એ આવો આવો મારા નાના મોટા અરે વાહ ભાઈ આજે તો હેમ વાર્તા સાંભળે છે એની સાથે ધ્રુવી ને રાજવી દેવ હિત અને કાવ્ય પણ વાર્તા સાંભળે છે આવો આવો હેમ ભાઈ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ બહુ મજાની વાર્તા છે પન્નાલાલ પટેલ ની આ વાર્તા છે ઓ ભાઈ એમને મને કહી છે અને હું તમને કહું છું કાશી નગરીમાં એક મોચી રહેતો હતો મોચી હોય ને આપણા બુટ ને ચંપલ સિવે ચામડા હા તેની વાર્તા છે કાશી નગરીમાં એક મોચી એક વાર એક સાધુ આવીને મોચી ને પૂછવા લાગ્યો મોચી ભગત મોચી ભગત મારા પગના પગરખાનું શું પડે મારા ચંપલ સીવવાનું શું લેશો મોચી કહ્યું કે દોઢ રૂપિયો સાધુને તો ભારે નવાઈ લાગ્યો આ બીજા બધા એ તો બે રૂપિયા બતાવ્યા હતા બે રૂપિયા કહ્યા હતા પછી ઘટાડીને દોઢ રૂપિયા સુધી આવ્યા નતા पण आ, मोची ये तो माच साधुए कहवा लेनी बना साधु कह अच्छा तो बनाव कसो મોચી બોલો પરમ દિવસે આજ વખતે સાધુ કે જરૂર દિવસે પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે પણ સાધુ ને વાયદામાં જરા પણ વિશ્વાસ નહોતો બીજા દિવસે વળી એને મોચીને ત્યાં આટો મારો અને મોચી ને પૂછ્યું મોચી ભગત કહ્યું છે એ દિવસે આપીશ છતાંય સાધુ ને શાંતિ ન વળી ત્રીજા દિવસે સવાર વળી સાધુ ને વિચાર આવ્યો અરે આ સહીની સવાર ને મોચી ની દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો નાહક શું કામ ધક્કા ખાવ છો સાંજે આવજો જાઓ સાંજે સમય પ્રમાણે સાધુ તો આવ્યો ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા બહુ ખુશ થયો એ તો સમજી ગયો આ મોચી સાચે સાચો માણસ છે બહુ સારો માણસ ને પ્રામાણિક છે અને કદી જૂઠું બોલતો નથી સાધુ એને બે રૂપિયા આપ્યા મોચી પાસે છૂટા પૈસા નહોતા એ તો પૈસા લઈને ઉભો થયો સાધુને કહ્યું ભગત એટલા પૈસા ની આપણા તરફથી ભેટ સમજો મોચી કે ના મહારાજ હું તો ખોટો પૈસો સેજ પણ ન લઉં એક પૈસો મને ન ખપે ખોટો એ સામેની દુકાને છૂટા પૈસા લેવા ગયો સાધુ તો મોચીની ખુશ થયો નહીં એ રીતે મોચીના ઓઝારો મોચીના સાધનોને પારસ મળી ઘસી દીધો પારસ મળી હોય ને એ ઘસવાથી સોનું થઈ જાય એવું કે છે ત્યાં સાધુ પાસે પારસ મળ્યો હતો બધા ઓજાર સોનાના થઈ ગયા મોચીના હો પછી મોચી સામે પગી એ જોયું તો ઓઝાર બધા સોનાના એતો સમજી ગયો કે આ કામ પેલા સાધુ નું છે મોચીનો જીવ બોડી ઉઠો એ તો નિશાસો નાખીને બબડો અરે ભગવાન હું આ સોનાના ઓઝારો થી કેવી રીતે કામે વળગો હવે તેને કાન પકડ્યો એમ ભાઈ કે કોઈ દિવસ આ બેઠા ખાવ લોકોનો ભરોસો કરવો નહીં બેઠા બેઠા ખાતા હોય એનો બિચારા એ બાર મહિના મજૂરી કરી ત્યારે માંડ માંડ નવા સાધનો હો એક વાર નીચે કેમ છો મોચી બગત મોચી એ જોયું તો પેલો સાધુ તેને સાધુને કહ્યું મારા ઓજાર બગડી ગયા હતા તમે બગાડી ગયા હતા એ જ તમે મહારાજ પોતાના માન પાન કરશે ને ઘણો ઘણો આભાર માનશે પણ એના બદલે આ માણસ તો પોતાને ઠપકો આપતો હતો સાધુ ને આ બિચારો સોના ને પિત્તળ ધારી બેઠો લાગે છે સાધનો થયા સોનાના છે પણ એ સોનું મેળાના બળ થી ઓછું મેળવું છે મહેનત કરીને ઓછું મેળવું છે એ સોનું મેં આવું મફત નું સોનું શું કરવું છે એ પડ્યા ખૂણામાં તમારે જોઈએ તો લઈ જાઓ એ સાધન સોના ના હોય તો કાચી દુકાન માણસો રાખો બેઠા બેઠા ખાઓ ને લે ઉડાવો ને મોચીએ પૂછ્યું ભગવાને આ હાથ પગ આપ્યા છે એને શું કરું મહારાજ સાધુ તો મોચી રહ્યો સાધુ મહારાજ કામ કરવા આપ્યા છે અને આવી શિખામણ બીજા કોઈને આપતા નહીં નહીં તો મારા તો તમે સાધનો બગાડ્યા પણ બીજા નો તો અવતાર બગાડી કાઢશો માણસ કઈ ઢોર નથી પશુ નથી કે બેઠા બેઠાની સાધુ મોએ બોલ્યો મોચી ભગત તમારી વાત તો સાચી છે ભગવાને કામ કરવા હાથ પગ આપ્યા છે હવેથી હું પણ હાથે કમાઈ ખાઈશ साधु तमने बदाने आता मजा पड़ी ने चलो आज काले तमने बीजी वर्ता कही सो भाई આવજો